તેર વર્ષની ઉંમરે મહારાજ હતા સંત પુરુષ બઉ સારા સંત પુરુષ હતા આમ પગ લા જતો પછી મને કે છે ભગવાન તને મુક્ષ રહી જશે વાત ના બોલશે અને કોઈનો આખેલો મોક્ષ મારજો ને કારણ મોક્ષ મોક્ષ એટલે શું નો અન્ડર હેન્ડ નો બસ મો થાય બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ હતો અને જો કદી હોય હું લોકોને કહું ભગવાન બધા ચાલે તારું શું કામ કર્યું મને બતાવી કોઈ પુરાવો કે તારા છોકરા જન્મા લ્યો તું હતો જ થયો કે એમને એમ થાય આ બધું ચલા છે એ ચલાવવા ચલાવવા કુંભાર નથી ભગવાન નથી એવું કહેવા માં ના ના ભગવાન ના હોય તો તારું આનંદ આ બધું હોય નઈ આ લાગણીઓ વાગણીઓ બધું આજે ભગવાન ભગવાન ભગવાન મે દેખાય શું કહ્યું મને કઈ ક્યાં રહે છે તને શું લાગે છે ઉપર રે છે હું તો બધી અરજી ઉપર કરી છે એડ્રેસ સાચું એડ્રેસ આપવાનું એટલે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ શું તો મારી મારી વચ્ચે નાના નાના વાસી દેખાય દુર્મુખ ના દેખાય જે ભરેલું છે ભગવાન પોતે રહેલા ભગવાન બનાવ શું શું જગત બનાવવાનો નહી બનાવ્યું નથી કોઈ બનાવનાર છે નહીં બનાવનાર હોત તો કુંભાર થત પોટરી મેકર થાય કોઈ બનાવનાર નથી માટે કોઈની પર આક્ષેપ કરવા જેવો નથી આક્ષેપ આપીને તો લોકો દુઃખી હિન્દુ સારા લોકો ભગવાન બનાવ્યું ભગવાન મને વસ્ત થઈ ગયેલ કરું મને વસ્ત થઈ ગો ટેન્શન સત્યાવીસ ટેન્શન મેં નથી શું કહ્યું અને હું તો બધાને દુઃખ દુઃખ લેવા આવેલો સુખ લેવા માટે ક્યાં આવે તમારું દુઃખ હું લઈ લો તમે સોંપી જાઓ શું કહ્યું જે સુખ ભોગવું છું એ સુખ તમે થાવ તમને કારણ કે તમારા ઘરનું સુખ છે તમને ફક્તું નથી એટલે હું તમને અથવા ભગવાન ના બોલવાનું ગુણ હોત નઈ તો એ બોગડો થઈ જાત શું બોગડા પણ હોય ભગવાન એવા નથી તો આ કોણ બોલે છે હું તમને કહી દઉં આ ઓરિજિનલ ત્યાં પ્રેક બોલે છે તમારી સાથે ઓરિજિનલ છે એટલે હું જ્ઞાતા દસ્તા છું શું છે વકીલો હા પેકેજ રાખે વકીલો કહ્યું એક માણસે એને કહ્યું હજાર રૂપિયા આપી મને આટલું મારા ફાધર નાખી કરી જીતાડી ખરો છોકરા ને કારણ બાપ ના દીકરા ઝઘડો ચાલતો હતો છોકરા જીતાડે હજાર પૈસા પૂરા આપી દીધા પછી છોકરા એ બધા હતી ને મારા આપને નાક કરી હજાર આપવું કેવું ચાલો સિલેક્ટ કર્યું આપ્યું કેસ લીધો હારી ગયા જે દીતા હતા તે દુ કેતા હતા જો કેવું પ્લીડિંગ કર્યું હતું જોયું નહી તો બલભલા ઉડી જાય કેમ પેલું ધ્યાન રાખેલું છે એક શબ્દ બોલવાડ માં કોઈ જન્મ નથી જેનામાં એક શબ્દ બોલવાની નહીં તો ફરી ના બોલવું પડે મારે એવું બને કે ના બને મારી ભૂલ થઈ ગયા બોલી જાય મારી ભૂલ થઈ ગઈ બોલી જાય તે કોણ અને ભૂલ થઈ તે કોણ અને તમને કેમ લાગે કોણ કોણ બે એક જ નહીં બે એકનાર બોલી જનાર બધા અહંકાર એટલું જ છે અહંકાર જતો રે તારે ખબર પડે એટલે ભાઈ ના સાયન્ટિસ્ટિસ્ટ કે સમજાતું નથી તમારે અંહાર જતો હશે નહીં નહીં સમજવું પડે મારો અહંકાર ગોન થયેલો છે મારામાં સેન્ટ પણ બુદ્ધિ નથી ગયું અહંકાર જયારે ત્યારે જઈ શકે છે ત્યારે સેન્ટ બુદ્ધિ પણ નહીં હોય ત્યારે તમારે સેન્ટ બુદ્ધિ નથી બુદ્ધિ નામે બુદ્ધિ હોય તો હજી ઇમોશનલ હોય શું કહે અને ઇમોશનલ હોય તો હજી ચંચળ રહે ચંચળ હોય તો દુઃખ જ હોય એટલે સેન્ટ પણ બુદ્ધિ નથી મારા અચ્છા વલમાં એક જ માણસ એવા છે કે જેના સ્ટેન્ટ પણ બુદ્ધિ નથી બધા જ્ઞાનીઓ બુદ્ધિશાળી હોય કે આપણે કઈ તમારે બુદ્ધિ નથી તમે અપમાન કરો છો મારું બહુ બુદ્ધિશાળી કે આવું બુદ્ધિ વગર કોઈ હોય ને આ બુદ્ધિ વગરના છે આ જાણવાનું મરે એ વલની તરીકે શું કેવર હમ બધી જ વસ્તુ કોઈ એવી ચીજ નથી બાકી હોય પુરાવો જ ક્યાં છે બે ભગવાન છે ભગવાન આપડા જન્મ મરણ પછી કોણ કંટ્રોલ કરે છે એટલે ભગવાન માન ના મા શક્તિ છે આ બધાના બધાના ભાવ ભાવ પણ થાય છે ને અહંકાર અહંકારથી ભાવ કરે છે અને ભાવ કરે છે દૂધું કરે છે એ ડિસ્ચાર્જ છે શું છે જે જે ક્રિયાઓ કરવામાં આવે છે બધે ડિસ્ચાર્જ છે અને જે ક્રિયા નથી ગણાતી જે દેખાતી નથી ये भाव करे दिखाता खबर नहीं नहीं, नहीं पड़ती, ये, थे, ये थे थे। काम्पित। काम्पित ना, थे थे है हमेशा आगे मोटो धोज पड़ता है પાણી ઉપર ઊંચે ચડે કરવું કર્યું દરિયા જાય કે આપડે લઈ જવી પડે છે આ જગ્યા સ્વાભાવ થી ચાલ્યો કેવું કોઈ ને ચલાવું પાણી આટસો ભાઈ દરિયો ફરી કાઢે દરિયો ફરી કાઢે ને તમને કેવું લાગે અને એક ફૂટ ચલાવવું પડે આપણા આપણા બધાના સ્વભાવ કઈ રીતે લઈને આવ્યા પ્રકૃતિ એ જુદા સ્વભાવ છે એ તો પ્રાકટ સ્વભાવ છે એ તો હાર માર ખડાવનારી સ્વભાવ છે પણ આ જગતના મૂળ સ્વભાવ એ મૂળ સ્વભાવના આધારે જગત ચાલી રહી મૂળ સ્વભાવ આ સોનું ગમે એટલું હોય તો તો ભેગું થાય પડે કમ્પાઉન્ડ ના થઈ જાય શું કહે એના મૂળ સ્વભાવ મળે જો કમ્પાઉન્ડ થાય તો મૂળ સ્વભાવી જાય એટલે અહીંયા આસમાની અંદર છે બધી ચીજો ભેગી થયેલી છે પણ મૂળ સ્વભાવ ના જાય જો કારણ કે સહયોગ સ્વરૂપે છે કેવું છે કમ્પાઉન્ડ સ્વરૂપે નથી એટલે જ્ઞાની પુરુષ જે લાઈન ઓફેશન નાખ્યાન આત્માની વચ્ચે તો એ સુધી જગતની બધી જ ચીજ સુધી ભાઈ હાલે મુક્તિ આપે તમને તરત તરત મુક્તિ તર્વા દુઃખોની મુક્તિ આપે શું એક દુઃખ ના રહે અમે શું કહું કે એક ચિત્તા સાય બાજ બે લાખ ડોલરનો દાવો મળશે ભાઈ શું એ ગેરંટી વાળું વિજ્ઞાન હોય આ વિજ્ઞાન છે આ તો વિજ્ઞાન છે કોઈ તારે જાણ્યું ના હોય સાંભળ્યું ના હોય ના હોય અપૂર્વ છે કેવું છે અપૂર્વ પૂર્વે સાંભળ્યું ના હોય વાંચ્યું ના હોય શાસ્ત્રો ના હોય અત્યાર વેદ ભણી રહે એટલે વેદ શું બોલે મેં તો બધું આત્મા આ રૂપા વાંચી વાત કર્યું અહીં આત્મા હોય નહીં આત્મા શબ્દારૂપ નથી એ સ્થૂળ નથી અહીંયા શબ્દો છે બધા સ્થૂળ છે હમ તું આત્મા ખોડું આ વખત ના થાય શબ્દ થી વાળી મારે ક્યાં જવું કર્યો ચાર વેદ માથાકુર કરી માથું પડી ગયું તો ગો ટુ જ્ઞાની જે વેદના ઉપરી છે વેદના ઉપરી છે જેને મળે વેદ નીકળ્યા કરે છે જ્યાં જાય ને ત્યાં ઇઝ બેટ કે ભગવાન બનાવનાર નથી ભગવાન છે કેવું છે પણ તમે બનાવનાર કહો છો ને તેથી તમને આ ચિંતા ઉપાય છે ખોટો રઘર તમને બ્લેમ કરો છો બિચારાને લગર લેવાય બ્લેમ કરો છો એને લેવાય નહીં દેવા નહીં ખીચડી તમે કરો તો થાય છે કાકી તમારી લીધે થઈ અરે સારી થઈ તો તમારી લીધે થઈ એવું તમને અનુભવ નથી ઘડી ખારી થઈ ગયા પછી તમે કહો પગી ગઈ કરી આવે તો શું તમને એક પુરાવા પણ દેખાડો કોઈ માણસ ભગવાન નો કયો આ કરી ગયો આમ શું લોકોને રોંગ બેની ફર્યા કરો છો ભગવાન ભગવાન જ તે ઓળખો ગયા છે બ્લેમ શા માટે કરો છો એને બ્લેમ કરતા તરીકે બ્લેમ કરવો એક વાળ પણ કહેવાય આપણે તમે કરતા થયા તેથી તો તમને ભ્રાંતિ ઉત્પન્ન થઈ તેથી કર્મ બંધાય તમે પછી એને કરતા થયા આવો જે અકર્તા કાયમ માંથી શું કહે જે જ્ઞાતા દાતા પરમાનંદ તેના સાથે કરતા થયા કેટલું બધું અંધર ભોગી રહ્યા કેટલા દુઃખો ભોગવી રહ્યા છે કેમ કહે કરતા માનવા બાળકની અવસ્થામાં કરતા માનવા માટે શા માટે શીખવાડેલા લોકો એ આગળ આગળ દાહિયા પુરુષો થઈ ગયા યોગી પુરુષો થઈ ગયા મહર્ષિઓ થઈ ગયા એ બધા એમ જાણ્યું કે આ લોકો શું કરશે બિચારા એટલે ભગવાનને જો કહેશું કે બધું ભગવાન કરે છે એ તો મને ચિંતા ના થાય છોકરો મળી જાય તે થાય બેવું થઇ ગયું હોય તો ચિંતા ના થાય પણ તેને પાછો કમર કમાયો કમા દસ લાખ ગયા ત્યાં ભગવાન ખાલી ગયા આવું બોલો તો આમ બોલો તો આમ વિરોધા આ વિરોધા પાછો ભગવાન કરે શું કમ લાગે ને બે મત છે શું કમાયો દસ લાખ કમા ખોટ જાય તું ભગવાન લીધું હિન્દુસ્તર લોકો આવું કરે કે ના કરે તને હવે જાય કમાયો કે શું કમા ખોટ ગઈ ત્યાં ભગવાન કાઢી એટલે ભગવાન તમારે માનવા હોય એ અમુક સ્ટેજમાં તમારે ભગવાન માનવાની જરૂર છે એ ભગવાન કર્યું તો પછી પૂરી રીતે બધું જ ભગવાન કરે હા છોકરો થયો તો એ લઈ લીધો તો એ શું કરું ખોટ ગઈ તો એમ ધણી ધણી ગુસ્સે થઈ ગયો તો એ ધણી શું કર્યું ત્યારે ભગવાનને જરૂર ભગવાનને પૂરી રીતે માનો મે માતાજી ની બાધા રાખે બ્રાધા રાખે વિષ્ણુ ની બાધા રાખે પછી બાધાવ રાખે રસ્તા દુખી થાય છે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 માનતા રાખે છે આ જગત સેના કોણ ફેલાવે છે તમારા કર્મો અહી થી ફીર જાય છે ને એ ફળ આપે છે બસ એટલું આ તમારા કર્મ કરો છો ને એ કર્મ ફળ તમને મળ્યા કરે છે કમનો ફોલ મળે ભોગવે છે એ ડિસ્ચાર્જ છે અને તમે કરો છો એ ચાર્જ છે એટલે કોઝિઝેક્ટ ઇફેક્ટી કોઝી ફેક્ટ ઇફેક્ટી પુનર્ધન કરે છે પુનર્ધનનો ઇફેક્ટ ભોગવો એ મારી પાસે કોઝી રીતન થાય છે એ કોજી આવતા બહુ ઇફેક્ટ થાય છે શું કહ્યું એટલે ફોજના સાયન્ટિસ ને એમ થાય પુનર્ધન એટલે બહુ ખુશ થઈ જાય છે કે ઇફેક્ટ અને છે દરિયા તરફ ચાલુ ના બોલાય થશે કોઈનો કેસ જીતાડ્યા લો જીતાડ્યા લો કેમ હવે એને ચાલુ પોતે અહંકાર કર્યો કે કર્મ બંધ કર્યું એનું ફળપત્ર મુંબઈ માં તમારો ખડ હોય અને બેન એને તાઇડમો હોય અને આપડે પાંચ છ જણા અગિયાર સાડા અગિયાર વાગે જઈએ પાડીએ ચંદ્રગાડો તો ચંદ્રક ના અગાડે પણ આવો વધમાં મોડું વસ્તુ દેખાય અને મનમાં શું થાય અત્યારે કઈશું આવે એક બાજુ મોડું વસ્તુ દેખાય છે આવો પડશે એક બાજુ મનમાં શું થાય અત્યાર કહેશું કે મુશ્કેલી છે પણ મુશ્કેલી હોય તો ગુનો તો ના કરે ને ગમે મુશ્કેલી ભાઈ ગુનો કરાય તો નહીં ને પણ આ ગુનો કર્યો કે ભાઈ ક્યાંક અત્યાર કહીશું કાલે તમે આમ આમ કીધું બોલો છો કે આવો બધા એની પર આમ કરે એટલે ત્યાં આવું થઈ જાય તો અમે શું કહીએ કે તમે જે ભગવાનને માનતા એ ભગવાનને કહેવું કે પછી કે ભગવાન આમ નહીં કરવું જોઈએ છતાં થયું એની માફી માગું છું હવે નહીં કરવું કઈ જે આયા એ માથા પર છે જયારે જશે તારા હતા પણ આયા માથા પર શું કહે આટલું કહો તો ગુસે જાય આવો તમે સમજ બને આટલું કહો તો ગૂસે જાય તમે હવે તેમ છતાં પાછા તમે શું કહો તમારી ખંડ છોડો ને આટલી જાહત આપણે આટલી ચા મુંબઈ માં તો આંગળી ગણ દેખા ચા તારે શું કેવા દો ને અત્યારે એટલે આ ભાવ બગડે છે શું છે ભાવ સુધરે બગડે બે હજાર ભાવ થાય એ સુધરે છે તેને પુણ્ય બંધાય છે અને બગડે છે અને પાપ બંધાય છે અને જગતને તમે સુખ આપો જે માત્રને તો તેના પુણ્ય બંધાય છે દુઃખ આપો તો પાપ બંધાય છે તમારે જે સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો સુખનું મિક્સર વગર ગમતું ના હોય તો ત્યાં ભેગું લો તમારું તમારું જ છે પ્રોજેકશન નો બડી પ્રોજેક્ટ તમારું જ પ્રોજેક્ટ વાર જોયેલી વાર છે રાજા છે એટલે આપડે રાજા કે આપડે ગમતું હોય એવું કેવું તમે શીખો જ છે ખાલી તમારો જ પડઘો શ લોકો કે ભગવાન ને ઈચ્છા થઈ ભગવાન લીલા લીલા રામલીલા ભગવાન ભગવાન છે ભગવાન તમને દેખાને તમને દેખાય છે તમને દેખાય છે હા ભગવાન દેખાડો છે તમારું હા તો હમણાં નક્કી ના દેખાય અમે દિવ્ય દેખું આપેલા હું શું કહ્યું સાર દેખાય હું તો પેલા આપણા એક જગ્યાએ મંડયો ભગવાન ક્રિએટર નથી એવું અમને પુરવાર કરી રસ્તે તો મેં કઉ આ બનાવી વાતને હું કબૂલ કરું ચાલ તો કઈ સાલ બનાવી કે મને તાકી એ તો હું જાણતો નથી લેટ ગયો કરું ચાલે ત્યારે બનાવીએ કબરું કરું શું બધું નથી જાણતો એવું લેટ ગયો કરું પણ બનાવ્યું શરૂઆત થઈ ગઈ નહીં થઈ ગઈ તાકી બિગિનિંગ તો ઘણા ઘાટી થઈ ગયા છે ત્યારે બિગિનિંગ થાય ત્યારે આંદ ના આવે તાકી આવે જ ત્યારે પૂછાય અનાદિ અનંત છે શાસ્ત્રો રૂપ જ શું કે જગત અનાદિ અનંત હવે શબ્દ હવે અનાંત અનંત નો શું અર્થ એ લાસ્ટિંગ એમાં ક્રિયરની જરૂર છે મૂર્ખા આવે તો શું તો તમને એવું સમજાય થોડું તમને ખાતરી થઈ ગયા ભગવત નથી એવું ક્રિએટ નથી ખોટો આરોપ છો કાંઈ એના બી અન જગત એવરલાસ્ટિંગ ક્રિએટ કરવાની જરૂર જ નથી શું કરજાય ને ફોજ ના સાયન્ટિસ્ટ કબું કઈંગ છે પણ આપણે હમણાં સમજાવ્યું ને કે કોઈ વખત કુભાવ થઈ જાય તો ભગવાન માફી આપી દો તો કે ભગવાન કુભાવ ના સ્વભાવ આપે એમની પણ શક્તિ છે માફી એટલે આપડે તમારે મને કેવું છે કે દાદાજી મારી વાત કરો એટલે તમે કહ્યું ને એટલે શબ્દ જ કામ કર્યા કરે શબ્દ કામ કરે શું કરે શું કરે માફ કરશે તમારી શ્રદ્ધા કામ કરે શું કર્યું એટલે ભગવાન ને ભગવાન વિતરાગી છે તમે જેવું કહો એટલે વિતરાગી રહ્યો છો કે તમે એને ફૂલ નાખો એક પોતે સ્વીકારતા નથી બોલતા કાયદો બોલે છે કોઈ પથ્થર નાખ્યો તો ભગવાન કઈ શું કહે નહીં પક્ષપાતી કહે ક્યાં ભગવતો નું કરે ઝંડા ભગત ના કરતો હોય ને પક્ષપાતી કહે ના કે આપે બાતા કેવી રીતે કયો કાયદો ક્યાંથી આવ્યો કાયદો ઘડનારો તમારો ભાવ જેવા ભાવ થી બોલો આધાર રાખે છે રાગ અને દેશ અમને ગાળો પડે માર મારે તો અમે એની પર દ્વેષ ના થાય અત્યારે ધોળો મારે ને દેશ ના થાય શું કહ્યું હવે જોડે એટલે રાગ દેશ ના ભાઈ એમને ફૂલ ચડાવે એ કે તો આમ કરી ના ભાઈ અમને ધોળો મારે તો અમારો પ્રેમ ઘટાય નહીં થવા અમારો પ્રેમ ઘટાય નહીં થવા અને આ ખૂણા ચઢાવી ચઢ વધે નહીં કારણ કે ઘટવટ થાય એમ પ્રેમ જ ના કહેવાય જે વધઘટ થાય એને પ્રેમ જ ના કહેવાય એમને આમ આ કહેવાય શું કહેવાય તમે જગતમાં પ્રેમ જોયેલો વધી ગયા આ આ લોકો તો એનું લૌકિક ભાષામાં પ્રેમ બોલે છે નથી ભગવાન છે ખરો પણ ક્રિએટર નથી ક્રિએટર નથી આ લોકોની માન્યતા છે કે ભગવાન બધે જ છે બધે એક જગ્યા ખાલી નથી એવું જે કહે છે ને તમે પેલા સંદાસ કેવું આપડે દુનિયામાં રહેવું જ પડશે ને ભગવાન સર્વત્ર છે એનો અર્થ જુદો છે લોકો સમજ્યા તું એટલે ચોપડા પી જાય છે એમ કઈ શું કેમ તેમાં ચોપડા પી ગયા એટલે ગોડ ઇઝ ને એવરી ક્રિય છે અરે એવરી ક્રિય છે એટલે આ મર્યું ક્રિયાશનથી ભરેલું જ જગત તમારી મારી વચ્ચે જગ્યા નથી બધી ક્રિયાશીથી જ ભરેલી ત્યારે ભગવાન રહેલા છું અને ભગવાન રૂપે જ રહેલા છે એમાં ધરાય એમને રાખશે વિતરાગ છે ફક્ત આ શું હેલ્પ છે કાંઈ જોડે બેસી અને પોતે પ્રકાશ આપ્યા કરે બીજું કોઈ ધંધો નહીં બીજું કંઈ એમનો માલ છે તે જ એમને કે આ પ્રકાશમાં તમને જ્યાં સુધી અનુકૂળ આવે ત્યાં સુધી તમારું પ્રશિક્ષણ કર્યા કરો શું કહે અને તે તમારી જ જવાબદારી છે મારે ચોરી કરી છે તો એને પ્રકાશ આપે પોલીસ વાળાને ખોલવ પણ તમારી જવાબદારી પર શું જવાબદારી આપ એની નહીં અને ભગવાન આશીર્ષથી આ કરતા નથી ભગવાન કરતા નથી એ આશીર્ષે એમની આશીર્ષથી આ જગતું ઊભું થયું શું થયું તું જેમ સૂર્યદયની હાજરીથી સૂર્યદાણી કઈ વાતચીત કરે નહીં કઈ હેલ્પ કરે નહીં પણ આપણે આપણે ઘરે બધું બનાવી શકીએ ના બનાવી શકીએ ઉર્જા લઈ શકીએ ના લઈ શકીએ એક એક છે ઉર્જા તમને ખબર પડે ને એટલે એ સૂર્યદાણી કરતા નથી આ તો આપણે એને હાજરીથી બધું કામ થઈ ગયું પેલા ભગવાનની હાજરીથી આ બધું ચાલી રહી છે ભગવાન ના હોય ચાલે નહીં અને ભગવાન ક્યાંય ભગવાન છે જેમાં તમે જેને આત્મા જેને આત્મા માને સાધુ સંધ્યા જેને આત્મા માને ચેતન છે શું છે બિલકુલ ચેતન બિલકુલ એ ચેતન બગાડ કોઈ માણસ નહીં જીવ નહીં અમુક વખત સ્થિર થાય અમુક વખત ના થાય મિકેનિકલ નથી લાગતો આ ચેતન મિકેરિકલ નાખે લાગે નહી લાગતો હા જો પેટ્રોલ ના રાખો થાય ગેસ ના જાય તો શું થાય પાણી ના રેડો થાય બહાર રેડીએ તો મહિલા પર થી બધા નિકતિકલ બધા નિકતિકલ છે નથી ભંડ ચેતન નથી ઉપદેશ લઈને અમે ચેતન બઉ વાત લોકો સંભળાય ચારે પચાસ હજાર ઘરાકી ના મળે આખું આખી દુનિયા થઈ જાય મારી ફેક્ટ વાત છે હંડ્રેડ પર્સન્ટ શું કહ્યું વસ્તુ છે હા ભરતા સુખ થાય સુખ થવા શું કહ્યું આ તો તેને લાયસન્સ લીધું હોય મહાવીર ભગવાન થઈ ગયા હવે કૃષ્ણ ભગવાન ભગવાન કૃષ્ણ ભગવાન એ તો મને કગવાન તો ભગવાન જ કહે ભગવાન કહી પોતા બીજા વર્ષ ને કુદ હા ભગવાન ને માટે દરેક લાયસન્સ છે તેને થવું હોય તેને જેને થવું હોય તે ભગવાન થઈ જગ્યા છે પણ એના માટે શું કરાર પાછોટ માય જતો એટલે ગોડ થઈ ગયું સમજાય લાયસન્સ નથી કોઈ બાપરું નથી આ માલકી શું પણ એ જતું નથી ને કાઢે પણ બીજું માય ઉભું ગમે તું કાઢે તો પણ બીજું માહિતી ઉભું રહે માયું પૂરું રહે ને જેના માય નથી જે આઈ વિધાઉટ માય છે એવા મુક્ત પુરુષો તમને એમની કૃપાથી બધું થઈ જાય શું થઈ જાય એમની કૃપાથી શું ના થાય માગતો ભૂલે એ મારે આ નિર્વિકલ્પ સવારી જોઈએ મારે ફલાવ જોઈએ નિર્વિકલ્પો જોઈએ સંસારમાં રહેવા છતાં હરકત ના આવે કોર્ટમાં વકીલાત કરતા ચાલે એવું જોઈએ તો બધું થઈ જાય એને માગતો ભૂલે મારે તો વકીલો થશે એ કોર્ટમાં વકીલાત કરે છે અને પોતે જુદા રહ્યા છે પોતે જુદા રે છે આ દેહ મારો નથી કરવું જોઈએ આવો ને કરી આપણે તમને જો કઈ ને તો કરવા જજો પેલા યાદ રો ના એટલો બધો મોહ વ્યાપી થઈ ગયો છે મોહ મુશ્કેલો સમજ પડે પર્લોક નો પરલોક નું ભાન નહી રાખતો ને સંસારમાં તો લોકો પેહલા હિન્દુસ્તાન લોલોક નું સાધન કરતા હતા પરલોક ના હોય એટલે સંઘાત ના હોય એટલે આપીડ થી ગયા આવતાની ફીડ હતી તમે વકીલે કરો છો તમે તકલીફ કરી નથી ભણ્યા નથી ભણ્યા નથી તમે નહી કર્યું આ તો બધા સંજોગાઈ ભણાય શું થયું સંજોગે વકીલાત કરી જ્યાં રિલેટિવ તો તમે નહીં અને તમે ત્યાં રિલેટિવ નહીં શું કહે એટલે તમે કરતા હોય તો તમે રિયલી કરતા હોવા જોઈએ કેવું બરાબર એટલે એક અજીત છે એ જ એ જ એ પ્રકારમાં છે શું એ જ અને એ સ્પીડ છે હવે ગયા આવતા જે બધું લઈને આવ્યા છો તમે નહીં કહેતા આપણા લોકો કે બધું પુનસારી લઈને આવ્યો છે પુણે ભોગવે તમે લઈને આવ્યા છો તેની આ ભાવ દળેલો લોટ શેર પાસે દળવા દળવું કે છે અમદાવાદ જ લોટ દરેલો શેર પાસે દળવું એટલે આજે આજે શું છે બેંક માં જઈને બેસો બંધ થઈ ગયું અને પેટ્રોલ નાખાય તો પછી તમારે બેંકમાં દોઢ રેલ ચાલી જવું પડે ને તમે દોઢ વેલ ચાલી જઈને અને બસો ડોલર ને આયા ઘેર અને પછી કહો પુછાથ માનો ને પૂછતા પણ આ બિલાઈ ને આવ્યો હતો આ બધું બેફાન પણ એ બધું આવો સમજ પડી ને તમને બધું જોઈએ મેન કેતે ગુસ્સો આવે તો એને કંટ્રોલ કેમનો કરો હે ગુસ્સો આવે તો કંટ્રોલ કેમનો કરો આવતો હે કંટ્રોલ સીન કરી છે કે જ્યારે ગુસ્સો આવતો હે સી કતો કે ગુસ્સો તમને આવે છે તે થતો નહી ને પછી કંટ્રોલ કરવા ને કંટ્રોલ થતો છે કે માં દે કંટ્રોલ થાય કંટ્રોલ થતો છે ના થાય હે કંટ્રોલ ના થાય એ જ છે આના રે વાત કરે છે આ ગાડી છે અમારે સ્ટેશન કેમ પહોંચાતું નથી સ્ટેશન કેમ પહોંચાતું નથી એનો મેપ જોઈએ ના જોઈએ એ આ ક્રોધ ને કારવા ના હોય એ તો મેપ જોઈએ રસ્તો એટલે જાણવો જોઈએ શું કર્યું શું સાધન છે કે જતો રહે બા હિન્દુસ્તાન સંતો એ ક્રોધ ને દબાવી દીધો છે હવે કરી શકે છે એવું તો માયા શું કે છે કે મારા ક્રોધ દબાવે મારી નાખે મારા બધા છોકરાને મારી નાખે પણ મારો માન નામનો છોકરો જીવતો છે લોકો મે છે મારા છોકરામને નિર્વંશ કોઈ કરી શકે નહીં અમે માયા નિરો કરવા નીકળ્યા છીએ માયા સિંગડા આગે મારે સીંગ પીછે મારે લાથામાં તમે મોડા આનંદ થયો તમે સમજ બની જાય ને એટલે તમારે અમને અમારી પાસે આવું અમને કેવાનું કે દાદાજી અમને આવે પરમ સુખમાં મૂકો આ કંટાળી નથી અમારી પાસે કરો એટલે ગમે છે વાતો બધી ભગવાન પર આરોપ આલિયા કડી બગડી થાય કે ભગવાન ભગવાને મારી એકલા ઉપર ઉઠ્યો મારો ધણી મારીને ભગવાન મારતા આડો તંત કરે અને બ્લેમ કરે છે બઉ સારું છે મધર ફાધર નથી ને તો કોર્ટમાં જ જાય ને તેનું દુઃખ તમને પડે છે બાકી એ પોતે રિટર્ન ટુ ધિસ્ટચર મારે તારી સમજણ મારા કોઈ આવતું નથી લેતું નથી પોતે પોતાની સમજ્રો સૌ કે કે જેના બુદ્ધિ નથી એવા ભેદ વિજ્ઞાની પુરુષ તે જોતા પાસે બેઠા ઉત્પન્ન થઈ જાય મુસ્લિમ હોય જાય ને હવે ત્યાં આગળ તમે જે માગો એ બધું ફોર્મલે અને તેવી એવી રીતે પેલા પર શ્રદ્ધા એ ભગવાન પર આવી તો એનું શું કહે શ્રદ્ધા શું કહ્યું એ શ્રદ્ધા ફળ આપે છે મારી પાસે તમે હું નહી હાલ ફળ શ્રદ્ધા ના હોય ઉલટો બી થાય મારો આનંદ માણસ જેમ જેમ હમ જેમ પડતી જાય એમાં આનંદ ઉત્પન્ન જાય થોડો આનંદ નહીં થયો હા બીજી કે ઉધારી ન ઉધાર તો બહુ જીધું ત્યાં પાણી લાવી જ એટલે આ દાદા ભગવાન હસીન થઈ કાક બોલો બોલાવું કેવું કાં પ્રત્યક્ષ છે પ્રત્યેક ફરોગ થઈ લે વસ્તુની બહુ કિંમત ના હોય એની બે હાન કિંમત થાય છે ફરોગ થઈ ગઈ એ થઈ ના કર્યા પણ y se asienten